સ્વીકાર ક્રમિક હોય પાછા ક્રમિક માર્ગ ના બધા જ્ઞાન કેવાય છે ક્રમિક માર્ગ ના જ્ઞાનીઓ થઈ ગયા એમનાથી હજાર વર્ષ ના કોઈ કરવો ત્યાગ કરવો છે પણ ત્યાગ થતો નથી જ્ઞાની છે મારી બેઠા છે અને અમે હજુ જ્ઞાની ના શોધવા જ છીએ પછી પાછા એ લખે ને કે કોઈ ના મળે તો મારી પાસે પછી લઈ જાય છે એમ લખ્યું છે ને કે કઈ પણ ના મળે તો મારી પાસેથી મોક્ષ લઈ જશે એવું લખ્યું કારણ કે હોય જ નઈ હા તો પછી ક્યાં જઈને બેસવાનો કોઈ પાસે નથી પડે એવું એટલે કોઈ પાસે બેસવાનું નથી અહીંયા જ બેસી જાય જ્ઞાની એટલે જ્ઞાન ખરું